સ્વામિનારાયરે સ્વામીએ વાત કરી જે આજ ભગવાન અક્ષરધામ સહિત અહીં પધાર્યા છે તેના સ્વરૂપનો પ્રભાવ સમજાતો નથી એ જ મોટું પાપ છે માટે જાદવ જેવા ન થવું પણ ઉદ્ધવજી જેવા ભક્ત થવું ને મોટા સાધુ હોય તેને બીજા જેવા કહેવા તથા બીજાથી ઉતરતા જેવા કહેવા એથી એનો દ્રોહ થાય છે ને આજ જેવી વાતો થાય છે ને સમજાય છે તેવી કોઈ દિવસ સમજાણી નથી સ્વામિનારાયણ રે સ્વામીએ વાત કરી જે ને આવા અક્ષરધામમાંથી આવ્યા છે એવો પ્રભાવ અખંડ જણાય તો અહો સરખું રહે પણ જેવા સાધુ છે એવા ઓળખાતા નથી સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી જે જીવનોને દેહનો વ્યવહાર નોખો સમજવો ને એમ ન સમજે તો આ પ્રાપ્તિ ભારે થઈ છે તો પણ દુર્બળતા મનાય ને ભગવાનની આજ્ઞાથી આશ્રમ કરે તો પણ નિર્બંધ છે સ્વામિનારાય સ્વામીએ વાત કરી જે કૃપાનંદ સ્વામી આદિક મોટા મોટા સાધુના જેવું આપણામાં બળ નહીં માટે મોટાની બરોબર સાધન કરવાનો વાદ મૂકીને અગિયાર નિયમ પાળવા એટલે તેમના જેવું બળ્યું થવાશે સાથી આ સત્સંગમાં ઉપાસના ધર્મ આદિક સર્વ છે કાંઈ બાકી નથી સ્વામિનારાય સ્વામીએ વાત કરી જે ભગવાનની મૂર્તિ ભગવાનનું ધામ ભગવાનના પાર્ષદ ને જીવ એ ચાર અવિનાશી છે બાકી બધું નાશવંત છે તેમાં જીવ છે તે બદ્ધ છે જેમ કોઈકને બેડીમાં નાખે છે તે નીકળાય નહીં તેમ પુરુષને પ્રકૃતિરૂપ સ્ત્રી અને સ્ત્રીને પુરુષ એમ બે છે તે પરસ્પર બેડી છે તે કોઈ રીતે ત્રુટે એવી નથી તે તો જ્ઞાનથી ત્રુટે છે નિકર દેહે કરીને ત્યાગ કરે પણ ત્રુટતી નથી તે ઉપર પાવૈયાનું તથા બળદનું દ્રષ્ટાંત દીધું છે એને દેહે કરીને ત્યાગ છે પણ વાસના ટળે નહીં સ્વામિનારાય સ્વામીએ વાત કરી છે કોટી સાધન કરે પણ આમ વાતો કરવી અને સાંભળવી તેની બરોબર થાય નહીં અને બીજાથી તો આટલી પ્રવૃત્તિમાં વાતો થાય નહીં સ્વામિનારાયણ રે સ્વામીએ વાત કરી જે આ જીવને માયાથી નિર્લેપણું બે પ્રકારથી છે એક જ્ઞાને કરીને તથા બીજું ભગવાનની આજ્ઞાથી બાકી તો નિયમે કરીને છે પણ દેશકાળે તેનો ભંગ થાય તો ગ્લાની પામી જાય સ્વામિનારાયણ રે સ્વામીએ વાત કરી જે જ્ઞાને કરીને સ્થિતિ કરવી તે દેખવા કરતાં પણ અધિક છે ને પર્વતભાઈ કૃપાનંદ સ્વામી મુક્તાનંદ સ્વામી એમને સમાધિ નોતી પણ મૂર્તિને દેખતા ખરા ને પર્વતભાઈ હમણા આપણે સમજીએ છે તેમ સમજતા માટે ભ્રમરૂપ માનીને ભગવાન માહી રહ્યા છે એમ માનવું એ જ્ઞાનની સ્થિતિ છે તે અધિક છે ને તેમાં વિઘ્ન નથી ને તે વિના તો સચ્ચિનાનંદ સ્વામી સમાધિવાળાને પણ દુઃખ આવતા માટે પ્રેમી ન થવું ને જ્ઞાની થવું ને પોતાની સમજણને છુપાવી રાખવી કૃપાનંદ સ્વામીની પેઠે સ્વામિનારાય સ્વામીએ વાત કરી જે પડછાય ને પહોંચાય નહીં તેમજ વિષયને તથા સાધનને પણ પહોંચાય નહીં ને તેનો પાર આવે તેમ નથી માટે જ્ઞાન થાય ત્યારે સુખ થાય છે સ્વામિનારાય સ્વામીએ વાત કરી જે આપણે ભગવાનના છીએ પણ માયાના નથી એમ માનવું